ઘણા ભૂલ થાય મન તો તમારું બહુ સર તમારી છે કે તમને પૈસા પ્રિયતા વધારે ભગવાનતા નથી ભગવાને કહ્યું કે લોક સંજ્ઞા માં સુખ નથી જ્ઞાની સંજ્ઞા થી લોક સંજ્ઞા લોકોએ પૈસા માં સુખ માન્યું વિષયો માં સુખ માર્યું અને તમે જો પૈસા માનો તો ભગવાન માટે જ્ઞાની પુરુષે તમે છુટા છુટકારો કરી પોતે બંધાયેલો હોય એ બીજા કેમ છોડ્યા રહેશે અત્યારે દરેક પગલે હોય આ એ અમારે આપણે કે પોતાને છોડી આજ કરી ભણે કે ભાઈ કોક સુઠો પડતો હોય કે ના આપણે કે ભઈ આખો ના છોડી આપણે આટો જરા ધીમો કરી આવો ને ભઈ આપણો છોડી જ કે તો ભાઈ ન સમજાય એ વાત કે મુક્ત થઈ ગયો હોય તો છોડીયા રે આ બંદાયલા ચીજ છોયા ન દેવા દી દી પાદલી ફેરફર થતું છે ગોન હે નોટ લીટેડ ડિસ વાલેટર ઓનલી સાયન્ટ એવિડન્સ છે એ પઝન સોલ્વ થઈ ગયો એટલે તમારે પસંદ પૂરી થાય કોઈ મારે તો એ પઝન નહીં કોઈ મારે આપે તો એ બધા નહીં પૈસા નફો થાય તો એ બધા નહીં ખોટ જાય તો એ બધા નહીં એ પસંદ સોલ્વ થઈ ગયો થયા કોઈ પદળગું નહીં થયેલું રોજ ચાલુ થયું આખો ચાલુ રહે આઠ વર્ષ આઠ વર્ષે હવે આઠ વર્ષથી પદળગુ નથી મુક્ત થઈ જાય કોણ કોણ નામ દે ભગવાને પણ નામ ના દેલું से से है छो जरा वर बार वर्ष मार्स करता था आठ वर्षी पाया અંતમાં બધા પાછે ફરવા દે એ હું અહીં તો આવ્યો તા અને એ તો કોલ કોલ કરતા હતો મતલબ અહીં આવ્યો તા તો બી કાઠે ને મેથી કોવાતો ભાઈ કે જયનતવા આખું સુખમાં છે જયનતવા આખું સુખમાં છે એટલે પાકું ખરો પડે ને એને કશું આ સુખમાં છે ઈ ધર્મ એ ધર્મ આપો બહુ જેતરાધા ડબકો જાય ને આ પાકા થઈને રાત હશે નઈ પણ पा, पाको, तारी तारी पा, पाका ने सरल साइन वस्तु बगर, वस्तु साइन वस्तु नुकसान थी गयु वाका रॉन्ग विपो खोटी मान्यताओ આ દુકાન નો માલિક હું આ ભાઈ નો ધણી હું આનો મામાકો છો હું છો અમે જૈન છીએ આ બધી અજ્ઞાન માન્યતા હોલ આર સ્ટ્રોંગ ફિલિંગ અને એનો નામ અત્યાર છો આ બી કશું કરોકરાંગ હું જૈન છું પચાસ વર્ષે બહુ બેઠી છે આને પણ વ્યવહાર થી બધા મારો થાય તમે કાયમ ના કહો છો એ તો તમે બોલો મામા બોલો છો ખીચીલા નાટેક છે નામનું નાટેક કરો છો તમે પણ જાણતા એક પોતાની શું થાય હજુ અનંતવતર થી ભટકે તો એ છેકો નથી પડે એવું આ ભોગ વાત તો કોઈ કરવી જ નહીં મારે જો કરવી હોય તો જ્ઞાની પાસે જવું જોઈએ અને ત્યાં સુટકાળું ભાઈ જોઈએ હોય તો ઉધાર હોય નહીં ચાલે આ તો બહુ આપીશું એ છે રોકડું થાય મને રોકડું આપેલું મારે ઉધાર નહીં ચાલે બહુ દાદા ઉધાર લીધું તેથી ના ભટકવાનું થયું આ તો ભલે થયું છે ભગવાને ક્રિયા થી બેન કઈ કર્યું નથી God is બે પ્રકાર ના વિજ્ઞાન એક ક્રમિક વિજ્ઞાન અને એક અક્રમ વિજ્ઞાન એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રગત્યે પ્રગતિએ પ્રગત્ય ચડવાનું અને આ લીપ માર્ગ લિફ્ટ લિફ્ટ એ દસ લાખ વચ્ચે ફરુ નીકળે છે અધિકારી શું કયું એની નરે ભેગો થાય હું બોલાવું કે એને વિચાર થઈ જાય બાકી બધાને માટે નથી આ પબ્લિક વસ્તુ આ તો શાકભાજી હોય આ તો એક દાડો અટલી કિંમત થાય કારણ નિરંતર ચોવીસેક કલાક દાદા ના આજ્ઞા બદ છે ચોવીસે કલાક વેપાર ધંધા રોજગાર લાખો રૂપિયા કમાય તે કરે આપડે સિમંદર સ્થાપી નું ઢેરાસર બતાવાનું છે લાખ લાખ રૂપિયા બધા જાય નથી બધા પછી પૈસો શું કરવાનો પૈસો તો પછી ભગવાનના ડેરાસર માં ના જાય વધારે એ ના હોય તો ડેરાસર માં કારણ કે તીર્થંકર નથી નવો હરિયંતઈ ગયેલા છે સર નવો અરિયંત્રણ માં જગ્યા એક સિમંદર સ્વામી છે માટેર્થંકર નવો અરિયંત્રણ આ નવો અરિયંત્રણ ના કહે તો એ તીર્થંકર સિદ્ધ થઈ ગયા એટલે નવો અરિયંત જગ્યા ને સિમંદર સ્વામી ને બધા લોકોની પાસે એટલે ડેરાસર બધા પૈસા પૈસા એટલે કે સાચા છે ના એવું બેલા બાકી કટાઈ કોઈ કરતા ગેરંટી તમને તો કસાઈ નો શોખ હશે ને મુલાકાત બિલકુલ નહી શોખ નહિ ના ગમતા નહિ ગમે નહિ આ કેટલાક ના શોખ હોય છે તો હું ક્રોધ ના ક્રોઝ કે આભાર છોકરા બધા ભેગી જાય બગડી જાય એવા શોખ વાળા હોય હું ક્રોધ ના કર્યા દેશ ગુજરાત ના છે કે સૌરાષ્ટ્ર ના બનાસકાંઠા સરળી ગાડી બંધ જેને કાટ લઈ એવા લોકો છે એ ચિરાની પુસ્તિત ઉઠે જે અનેકાંત હોય જ્ઞાની બધવા હોય ઓળખે નિષ્પક્ષપાતી હોય પક્ષપાત નહીં દરેક ધર્મ વાળા બહુ નિષ્પક્ષતા હતા પછી બે પડ્યા એક દિગમ્બર અને બે પક્ષો પડ્યા અને અત્યારે સેતમ્બર માંથી કેટલાય પક્ષો પડી ગયા શું એ તો આપણે કહ્યું બુદ્ધિ નો પરિપાક છે સરહોંગલ ની જ્યાં બુદ્ધિ વધારે હોય ત્યાં સરળતા ઓછી હોય છે સરળતા ઓછી હોય ત્યાં હોય સરળતા ખરાબ કરી નાખે બુદ્ધિ વધારે હોય જ્ઞાન થયું તો છવી વર્ષ આ સોતેરનું વર્ષ બેઠું તે છવી વર્ષથી આ જ્ઞાન છે ગઈ સાલ પચીસ વર્ષ ઉજવણી કરી હતી આગળ પચીસ નું ક્યાં અસત્ય અસત્ય તો સત્ય અસત્ય છે પણ આ જે સત્ય છે ને તે વ્યવહાર સત્ય છે આ વિનાશી સત્ય છે આ સાતુ સત્ય નથી તો આ દમ કાયમ ના જમય ના હોય કાયમ ના હોય ને આ કીર્તિલાલ ઊંચું એ ના હોય કાયમ એ વ્યવહાર સત્ય છે નીચે સત્ય હોય તે સાથે અરે સત કેવાય છે અવિનાશી હોય એને સત કેવાય સત અને વિનાશ કહેવાય છે શું અને મોક્ષ જેવું હોય તો આ સત્ય જયારે અસત્ય થશે ત્યારે મોક્ષ થશે સત્ય કલ્પિત છે કલ્પના છે ખાલી સત્ય ને પણ જયારે સંસારિક સુખ જોઈતું હોય ત્યારે સત્યના દુઃખ ના થાય આપો એ તમને મળશે બિલકુલ એકદમ સરળ અને સાચી વાત ના આટલો શબ્દો લઈને કામ કરે ને બઉ થઈ ગયું પછી સાસો વાર્તાની જરૂર નથી બધાને સુખ આપો છે બિલકુલ સ્પષ્ટ ને સલાહ પૈસાથી ના આપો સલાહ આપી નાખો પણ સલાહ માં તમારો તારી બુદ્ધિ વધી તે લોકોને સલાહ આપવામાં જાય તો બહુ કામ કરી નાખે લોકોને સલાહ આપવામાં જાય ના બુદ્ધિ તો બિચારા કામ થઈ જાય તમારું શું પણ તમે બુદ્ધિ નો કરવાના બુદ્ધિ થી ગોળીબાર આ લોકો એ અપધ્યાન વધુ બુશાળીએ ઓછી બુદ્ધિશાળીને લાભ ઉઠાવ્યો ગોળી મારી એને એને વિશ્વાસ પ્રાપ્ત કહેવાય હા એટલે અમે આ કેવા ભરીએ છીએ કઈ છે આપણું પોતાનું બગાડી રહ્યા છે એ પાર્કો નથી બગાડી રહ્યા એટલે સમજવા માટે કહીએ છીએ પુસ્તકો પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ ચાર લાખ રૂપિયાનો સમજી છે પુસ્તકો આ કંઈ મેં નથી વાંચતા મારી પાસે પૈસા ના હોય મારી પાસે એક વાગ હોય નહીં મને મારી પાસે લક્ષ્ય ના હોય અને વિષયનો વિચાર ના હોય અમને શું ને આ તો અમેરિકા ગયો હતો આ બધા હતા અને પાછી આવી સંઘ લે છે પૈસા અને આ પુસ્તકો ફ્રી આપવા છે કારણ કે આ સંઘ આ શું છે ઉપર વાંચ્યું છે આપત એટલે આપતા વાણી કોને કહેવાય કેવાયથી આગળ બધી જાતના પુસ્તકો વપાઈ ગયા ભ્રમચેરીઓ નું પુસ્તક તો આઠેપાન નું છે એકલા ભ્રમચેરીઓ ઉપર આઠસ ની વાત કરી છે તે ભ્રમચેરીઓ લોકો બહી ને સ્ત્રી ને પુરુષ બંને સાથે આવી પણ મારી પાસે ભ્રમચેરીઓ લે શું જોણ જ નથી અત્યારે એટલા માટે આશરે પુસ્તક લખ્યું છે પચાસ હજાર ઘેર બંધ થઈ ગયા આ તો આપણી ઝઘડો પણ લઈ જાય છે બાર ઘેર ઝઘડો થાય છે એટલે જેને ઘરમાં મતભેદ હોય તેને આપવું આ પુસ્તક તો અને અહીં તો ફ્રી ઓફ કોસ્ટ આપે છે બધા પુસ્તકો આપત સૂત્ર એ લાગે છે આતસૂત્ર આઠ હજાર દસ ઓછું કઈ રાખવું હોય તો આ થશે પ્રગટ થયા પછી એની મેરે થાય છે માગવાનું તમારે કરવાનું નહીં આ લખ્યા પ્રમાણે કરવાનું નહીં મારી પાસે ના સંજોગો એવા હોય તો એને આ આપીએ છીએ એવાથી બહુ ફેરફાર થઈ જાય ઘણો ફેરફાર એના આઠે જાય ઓછું થઇ જાય ખરાબ જાય વિચારો માં હોય તો જ વર્તનમાં કોઈ આવે વિચારમાં ના હોય તો વર્તન આવે જ નહીં ના વિચાર જરૂર નથી આપડે પણ આ તમે શક્તિ માગવ નથી શક્તિ નિર્ભરતા આઈ ગઈ છે શું થયું છે ખરા આ કશાયો ને લઈને ત્યાં શક્તિ ઉત્પન્ન થશે સાબર ને અને બધા પાપો બધા બંધા તો અટકી જશે કારણ કે આપણી ભાવના શું છે આવું મારે નથી કરવું તો સાબર આખો તત્વસાર છે નો નવ નવ નવ કર્મ માં બધો આખો પછી વાતો પ્રગટ થયેલા છે સૌ લોક નો નાશ છે અને હું જ્ઞાની પુરુષ હું કઈ ભગવાન નથી જ્ઞાની પુરુષો ભાઈ પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે એનું આ બોલે કેશ બેંક એ ગોળકારી હાથે ભાઈ અમૃત કરવા પડશે અમે શું કરવા આવ્યા છીએ લોકોને સુખ આપવા આવ્યા છીએ તમારું દુઃખ અમે લેવા આવ્યા છીએ તમારે દુઃખ અમને આપી દેવાનું તમે છો ના દુઃખ ને કઈ ફાપો એવાનું દુઃખ કોણ સાથે રાખે સોંપી દે એવું શું પાછું એટલે એવું કે ફરી યાદ ના રે તો ફરી બરાબર હા હાપ્યું છે એટલે મેં આપ્યું આપ્યું એટલે એટલે આ તો આપણી આપજો કોઈ ને જરૂર હોય તો આ પુસ્તકો આપજો આપો स्मीभूत करमीभूत करपो भस्पूत थे ज्ञान अग्निधि નોર્મલી છુપાવે તો જુદી વસ્તુ બાકી રીતે જે જોયતું હોય મારે આજ એ પ્રતિ લઈ ગયા વીસ હજાર ભોગ હોય કોઈ એવા હોય ને તેનો હોય પણ જયારે ભોગની ઈચ્છા હોય તે આપણે ફર્સ્ટ પણ એમને જાણું છે આત્મા અસ્તિત્વ છે શું છે જ્યાં સુધી દેહમાં પણ જીવતો છે અસ્તિત્વ છે અસ્તિત્વ નાસ્તિક હોય નહિ શું ભાઈ ની નાસ્તિક તો આપણા લોકોએ પાછા દર્શન ના કરવા પણ ત્યાં નીતિ પાડતો હોય ને તો આસ્તિક કહેવાય ને એટલે ચાર રાખ છે નાસ્તિક નતો પણ એનું દર્શન એવું હતું એ કે છે દેવું કહીને પણ ઘી પીવું એ તો આપણા ભૂર્ખાઈ આપી દાઇમાં આવું આવું આમાં સુખ હોતું જ છે મનુષ્ય પણ વેચી દેવા દેવું મનુષ્ય પણ લુકાવી દેવા દેવું તો કયું ખબર પડી ને હા એ દેવું કહીને ઘી પીવો આપણે કરીએ ખરાબ હોય મનુષ્ય પણ લુકાવી દેવાનું કહેશે એ કહ્યું ભોગવી નો સુખ આવી છે અત્યારે એવું જ કરે છે લોકો ભોગવી એટલે જે આવ્યો ને આ પકડીને પચીસ વડે જે થવા કોઈ એમાં જે માત્ર ને ખ્યાલ છે હું કઈક છું પણ હું શું છું એ ખ્યાલ નથી હું શું છું એ ભાન નથી એટલે વસ્તુત્વ ખ્યાલ નથી અને વસ્તુ એવું શું છું હું ખરેખર અનુભવ થવો જોઈએ આત્મા નો અનુભવ થાય થાય છે જનરલ બધા જ ધર્મો ની અંદર આત્માનો અનુભવ છે પછી નામ જુદા જુદા હોય પછી હિન્દુ ધર્મ હોય મુસલમાન ધર્મ હોય બૌદ્ધ ધર્મ હોય આત્મા અનુભવ કઈ કઈ હોય નહી આત્મા નો અનુભવ ના હોય ભાન થયા પછી આત્મા આત્મા નો અનુભવ થાય મનમાં હારા વિચાર વિચાર આપડે આવેલાલ વાડીલાલ વાડીલાલ વાડીલાલ વાડીલાલ વાડીલાલ વાડીલ શું કરે છે આ એક અવતારી છે જેવું જેટલી આજના પણ એવતારી છે બધી થાય પણ આ ચૂક્યો નહી બોલાવાનું ફરક છે બોલતી વખતે કેટલાક ઊંઘ જ છે ઊગાડી વખતે ઊંઘ જ છે બોલે કર્યા ઊંઘ થાય બોલે પોપટ વા બોલે રામ રામ આયા રામ પોપટ બોલે પોપટ બોલે બોલાવ્રત રહે બોલાવ તમે બોલાવો આ તો વૈજ્ઞાનિક છે બધી રીતે વૈજ્ઞાનિક છે હા કઈ ધર્મ નથી ધર્મ નથી એ જ્ઞાને નથી વિજ્ઞાન છે પ્લાન તો કરવું પડે જ્યાં કરવું પડે એ જ્ઞાન હોય વિજ્ઞાન આપડે કરવું ના એ જ્ઞાન વિજ્ઞાન કરી લેવાનું આપડે વ્યાજ કરવાનું જ્ઞાતા શ્રષ્ટા પરમાનંદ બરોબર લાખ અવતારે મહેનત થઈ જાય આપડે કોને જી ના મુંબઈ શહેર માં કહીએ છીએ કે આપડે કુ રોકડું પણ ઘાટ પડે આપડે કઈ હીરા મફત માં આપીશી ના પાડે ના પાડે આમાં હીરા તો સસ્તા કેવાય આ જ્ઞાન પાસે હીરા તો કઈ નહિ હીરાની કિંમત આ જ્ઞાન પાસે તો કઈ છે જ નહીં નઈ હીરાની કિંમત હા હીરાની કિંમત તો કઈ નઈ આ જ્ઞાન પાસે જોડા લેવાયા પછી આવું બુદ્ધ થયું કે માણસ ભગવાન થઈ ગયા હોય તો બુદ્ધિ એ બુદ્ધિ અહી આગળ આવ્યો હોય અડધો અડધું બોલે પણ જતો બુદ્ધિ સંસારમાં ભટકાવ ના રે કોઈ દાડો મોક્ષો ના દેવા સંસાર માં ફટકાય ફટકાય કરે અને નફો ખોટ બે દેખાડે ક્યાં જાવ નફો ને કોટ નફો ને કોટ નફો ને કોટ એનો ધંધો દે પ્રોફિટ એન્ડ લોસ પ્રોફિટ એન્ડ લોસ બસ માં ચડે ની ક્યાં પ્રોફિટ ને ક્યાં લોસ એ બુદ્ધિ ખોરી કાઢે ગાડી માં ચડે તો ક્યાં આગળ વ્યવહાર વ્યવહાર થાય તો ક્યાં પ્રોફિટ ને લોસ હોય આ કારમાં ક્યાં હોય મહાસ બહુ દૂધ હોય કોમન સેન્સ બુદ્ધિ હોય બધી બધું કોમન સેન્સ ના મેમન સેન્સ એટલે સમજ પ્રાણ ભાઈ પૂછે છે કોમન સેન્સ એટલે સમજ એમ આપમન સેન એટલે સમજ એમ આપી સમજ તો ખરી પણ કોમન સેન્સ એટલે હવે એનું કહીએ સાદી સમજણ એમ કહીએ સાદી સમજણ કોમન સેન્સ એટલે સાદી સમજણ સાદી સાચી છે એ તો થોડી થોડી હોય છે મતભેદ પડે કોમન સેન્સ હોય જ નઈ ને જો મતભેદ તો કોમન સેન્સ કેવું દાદા ગુજરાતી કોને એનું કોમન સેન્સ ગુજરાતી કરતો ને કોમન સેન્સ ગુજરાતી શું એમ કર કોમન સેન્સ ખરી ને કોઠા સુધી આ તો કઈ કોમન સેન્સ તો કોઠા સુધ ની હલ બતાવીને આગળ જાય છે જેનાથી બધા જીવ માત્ર મધેજ ના પડે પેલો કઈક તમને ના લાગે છે બરોબર તમારી વાત સાચ છે કરીએ શિકાર કહી કુક આપે તો કયું કે અજંકો હોય ત્યાં જો સમજ રાખે કોમન સેન્સ તો એ કામ નું છે એમ આપે કહ્યું ને અજંકો હોય કોઈ ગાળ ભાંડે સે એવું છે અજંપો છે ને બધું આજે અજંપા વગર છે શું કઈ જ નથી કરતા પાર્કિંગ કરી ગાડી પોલીસ નંબર ખાઈ જવું ક્યાંથી ખાઈ જવું બક્ષાહારી કેવી અક્રાંતિયા થયા દાદા અક્રાંતિયા અક્રાંતિયા અક્રાંતિયા અક્રાંતિયા અક્રાંતિયા ના એમાં ચિંત માણસ શાંત થઈ ગયો પણ એક પાંચ ઇંચ મળવા જેવું હોય કહ્યું હોય કોમન ફેરફ છે ને લોકો ના હાથ મુકતા મારા ચકલા ને એમના મારામાં ચાળી ફતી વાત સમજી સાચી વાત હા સમજ પડ્યું જૈનત્રુ નથી આવ્યું થઈ નથી આવું આપીશું તે લઈ નઈ જયન આપીશું લઈ નઈ સાહેક એ કઈ લેવા જાય પુનર એવું મોટું હોય ત્યારે નદી આવતી હોય પાણી આવ્યા કરે શું એના ભરી જાય તો ભરવા અને એ ધંધા કરે શ્રેષ્ઠી લોકો એ ચાથી પૈસા નું વહેણ આવ્યા કરે તે સાર કે પાર્ટનરશીપ રાખે ઘરમાં સવાર છોડે નાના ગરીબ માણસે ઊંચા મૂકવાના શ્રીમંત હોય તો પોણી ઓગણીસ ટકા ભગવાન પાંચ લાખ ખબર દોઢ લાખ એટલે એ પછી દોઢ લાખ અને પાછા દસ લાખ થાય પાછું જો આ બીઆ ખાઈ છે આપડે ગુજરાતી પ્રજા બી નાખવું ના તમા ખાવાનો છે અને બીજું ગભા ને ત્યાં અને કોણ ટકા કાઢે ટકા કાઢે પણ અઢાર ટકા કોણ કાઢે પેલા ના જમાના ભાગીદારી દસ્તાવેજ કરે ભાગીદારી નો દસ્તાવેજ પેલા કરતા હતા એમાં ભાગીદાર સરકાર તો સરકાર સર વપરાય ભગવાન ના માર્ગે વાતો કરું છું પણ અમે અમે જ નતા વાપરતા શું કહ્યું હું વાતો કરું બધી બધી હા મન મોર ભાવ થયો સાંકા ખબર પડી નથી જા ના આપે અરે વાફવા થાય તો આગળ પાંચ હજાર રૂપિયા ખર્ચ નાખવા ધર્મ વાહવા કરનાર કોઈ નહીં એટલે અમારી હતી ભગવાન માં આપેલું તો પણ જોવાનું વાત કરે ખરું પેલું ઉભવાનું કે દાદા આપણે ત્યાં પણ બિન વાવા વાળું રાખવાના ને આપડે ત્યાં તો બિન વાવા વાળું છે ને બધું આપણે ત્યાં તો બિન વાવા વાળું રાખવાનું ને બિન વાવા વાળું વાવા નહી કરવાનું એ વાહન જરૂર ને વાહ આપણે રાહા કોને પાર્ક હોય મેં કરવા વાત આવી લાગ્યા આપણે તો બતા નથી ને એટલે શું કરતો જો તો તો એને હે ડુંગર દીસે ડુંગર થી છે તે આજ તો એમાં વાહન ઘણી સુકાતું હવે મેં બરસાતી તો હી આ બતા મત રહે જન સેવા કરી આપડે જે સુખ પામ્યા એવું કઈ સારું તમને નતું લાગતું માટે આપડા જેવું કઈ પામી જાય સારું શું તમને કેમ લાગે લોકો આપડા જેવું સુખ પામત સારું તમને બે દારણ શું છે પણ આવું સુખ કાયમ રહે આ વધવાનું શું પચીસ ટકા લગા આપડે નિરંતર રાખવા જોઈએ માણસ ધંધા નીકળ માટે અરે નુકસાન નથી આપડે क्या जाए हाँ तो मारवाड़ी तो पूछा होते खबर पड़े मारवाड़ी तो तब आम क्या करो तो पूछो तारी दादा तो पांसठ टका पेला भरवा पड़े 65% પેલા ભરવા ધર્મા તો પેલો કમ્પલ્સરી 65% નો હોય છે એ કે સરકારે 65% પેલા આપી દેવા પડે છે 65% સરકારે આ એ 65% પેલા આપી દેવા પડે સરકારે હા તો પછી પછી રયા 35 રયા 35 હા હવે 35 માંથી પાછા 20 કાઢવા ને 35 માંથી કેટલા કાઢવા 35 માંથી કેટલા કાઢવા પાટવા દે કાયા રહે ઘર તો નીકળે ને એવી વાત કરે છે કે પાસઠ ટકા આપી દેવાના હોય છે સરકાર ને સરકાર પાંચ લાખ નું ઉત્પન્ન હોય તો આપડે અમુક ધર્મ કરીયે તો એટલું જ સરકાર રિફંડ આપે છે હા મિત્ર સવારે એ જ છે ને કે અમારા રિફંડ માંથી પૈસા તમારે બે હા કરીશ અમેરિકા વા કરી